જય સ્વામિનારાયણ વ્રજગોવિંદ વ્રજગોવિંદ ગોવિંદ વ્રજમો તી ડુક્રોયા ભજ ગોવિંદજગોવિંદ ગોવિંદમ સત્સંગે નિસંગ નિવેરમો નિરમો નિશ્ચિત જીવન મુક્તિ ભજ ગોવિંદ ભજ ગોવિંદોવિંદોવિંદ સત્સંગે નિસંગ श्लोक में सत्संग नो महिमा सत्संग थी असंगता है पी निर्मोहीपण आए निर्मोहीपणा निश्चल चित्त निश्चल चित्त थीवन था मुक्ति थाय सत्संग कहो तो पांच प्रकार सतो में जोड़ा सत्संग में जोड़ा तो जत्संग सत्संग सत्संग कहवा श्रवण सहवास सेवा स्नेह समर्पण एम श्रवण सहवास सेवा थोड़क स्नेह विषे सांभ श्रवण करो संतो साथे रहो सतों सतो भक्तों सत्संग में सेवा करो बधु स्नेह करो भक्तों स्नेह सत्पुरुषों में स्नेह यू नाम ज सत्संगनेह जे। हो तो त्रमण वस्तु करवाए दर्शन श्रवण से तो जी अनी साथे जो स्नेह कही सकते जो सतोना दर्शन कथावार्ता सांभ सेवा वगर जो चालू जत हो ए, तो हजी सत्संग थो नहीं कारण की हजी सतो में जोड़ाया नहीं तो पिणाम न मे न गणित दाखला ना स्टेप पूरता न मे तो कई जवाब मे नही आ बी शर्त पूरी कर जन्म सत्संग करे तो थवु जो थवुज जो पानी ते गरम करो बराबर एक्जेट सौ डिग्री गरम थाय तो ज उड़े ત્યાં સુધી એક દોરા જેટલો સો ડિગ્રીમાં ઓછું હોય તો પાણી ઉકળે નહી જે એકાંતિક ભક્તો થયા છે તમને જાણમાં હોય બધાને જોઈ લેજો એમાં આ પાંચ શરત હોય જ સંતો કથા વાર્તા સાંભળવી દર્શન કરવા સેવા કરવી અત્યંત સ્નેહ अत्यंत सहवास समर्पण पूरत तेरे जिकी शर्तो पूरी करनी बई ले सतो के शास्त्रो तो बात जो बता छूटी जाए पी करव तो आपे नहीं તો છેલ્લે ચોથું જે પગથિયું છે એ સ્નેહ સંતોમાં હોવો જ જોઈએ અને સ્નેહ એ જ સત્સંગ સત્સંગમાં સંતોમાં સ્નેહ શા માટે જરૂરી છે તો ઘર્ષણ ન થાય અભાવ ના આવે દોષ ન આવે જ્યાં હેત હોય ત્યાં કોઈ દિવસ દોષ દેખાય નહીં વેર દેર ઇઝ આ લવ દેર પ્રોબ્લેમ પેલો પાટલુન ની વાત હતી પેન્ટ ની વાત યાદ આવી ઇસ્ત્રીમાં બાળી નાખ્યું હતું હમ હેત હોય તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ અથડામણ નમ્પર છે ઘા ખાઈ જાય ગાડીમાં હોય ને જમ્પર ગમે એવા બમ્પ આવે ગમે એવા રોદ આવે પણ જમ્પર હોય તો અંદર બેઠા હોય ને આંચકા ના લાગે પણ જો જમ્પર નો હોય તો કેડ ખેડવી નાખેલ જે ઉલાળે તા માર આવડો ખાડો હોય તો આપણને એમ ગિરનાર ઉપર થી નાખ્યા પણ તમે બીજી ફાસ્ટ સ્પીડમાં ગાડીઓ જતી હોય રોદા ઘણી વાર ડ્રાઈવરને ખ્યાલ નરિયાને આવી જાય પણ એવા જમ્પર મજબૂત હોય ને પાણી હલે નહીં એટલે સ્નેહ છે જમ્પર છે બધા જર્ક આંચકાઓ ખાઈ જાય અને સ્મૂધલી ચાલે બધું અને સત્સંગમાં વ્યવહાર સુધ ચાલે એટલું મહત્વનું નથી પણ અભાવ આવે તો જીવનો કલ્યાણ બગડી જાય એટલે સ્નેહ જોઈએ स्नेह हो तो अभाव ना आए स्नेह हो तो यज्ञा मनाए वचन सत्य मनाए जो उपदेश आप भगवान स्वरूप निरूपण आते बद परम सत्य मनाय नहीं तो शंकाओ थंकाओ थती ज रहे तो पीछे कई मे नहीं तो ये स्नेह केवो होवो जो मध्यनागण पचास वचनामृत में श्रीजी महाराज आ भागवत, राय वचनामृत गीता ए बदा शास्त्रों मा आज पेड़ आपने कई बीजे थी नहीं लावता, भगवत न गीता वचनामृत सत्संगी जीवन रामायण उपनिषद बज है क्याय कोई सतो वगर क्या तो नहीं तो वचनामृत में महाराज ओगण साठ म कहे मध्यना के सतो में हेत जु के बात करे तुम सांभो एक एक शब्द में पाठ करता होटले बहु खबर ना पड़े मननि वाँचे तो खबर पड़े श्रीजी महाराज के सतो यू हेत राख स्त्री जेव छोराव पत्नी जे जे भाई साथ हेत है ये हेत सतो साथ हेत जीवने सतो में थी जाए तो ए जीव कृतार्थ थी जाए એટલે હવે આમાં દ્રષ્ટાંતો આ પાછી એમણે કઉ છું પણ થાય આવું તમે વિચાર કરો આ કઈ છે દીકરા ઉપર એવું હેત હોય એવું સાધુ ઉપર હેત થઈ જાય તો જીવતા મુક્તિ થઈ જાય શું થઈ જાય એને શું બાકી રે તમારી પાસે બે હજાર ત્રણ હજાર નો બલ્બ હોય પ્લગિન ના કરો તો અજવાળું થાય ત્યારે જે સંતો ને ભગવાન સાથે જોડાણ છે એની સાથે દીકરા જેવું પત્ની જેવું હેદ થઈ જાય પતિ જેવું હેદ થઈ જાય તો પ્લગ ઇન થઈ ગયું સીધું જ અજવાળું થઈ જાય પછી જીવનમાં અંધારું રહેતા ઇલેક્ટ્રિક ના બધું એવું છે ને વાળ જેટલું જો આગું હોય તો પ્રકાશી ન થાય આ તમને સંભળાય નહી દબોય નમહા હે એમાં ના લાગે ભાઈ વાળ જેટલું ચાલ્યું જાય ને ચાલે પોસ્ટ ઓફિસમાં તમે એક પૈસાની ટિકિટ ઓછી પાડો તો નોટ પેડ થી પાછું જાય નઈ પાંચ પૈસા દંડ થઈને ઉલટા આવે એટલે આ એવું છે આવું હેત થવું એમ મહારાજ કે ત્યારે બધું કૃતાર્થ એટલે શું કરવાનું હતું બધું થઈ જાય કૃતાર્થ એટલે કૃત કરવા જેવું હતું એ બધું જ થઈ જાય કઈ બાકી ના રેલો एवं जो आपने आ ब जोगी स्वामी जत्पुरुषो भगवान सात एम थे ये बात भागवत मई है दसम स्क चौरासी मध्याय तीजा स्कंध कपिल भगवने कई श्लोक वचरा मृत महाराजे क्या है પ્રસંગમાં જ રમ પાસ મહાત્માના કવિયો વિદુ સયવ સાધુ સુરમ જેવું શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ એમ કેતા કે આ પ્રસંગ છે ને એને સમજવું હોય તો ગામડામાં ખેડૂત લોકો કોષ ચલાવતા એના માટે મોટા વરદ દોરડા ગૂંથી આવા ખબર છે ઝાડા હોય જેના ઉપર બેસીને કોષ ને હાકે એ જાડું હોય આવું બહુ જાડું અને ખેડૂતો દોરડા હોય આવું હોય કેળીએ પેલા એના વેલા કાઠલા બાંધ્યા હોય એમાં દોરડા બાંધ્યા હોય અને ઈ આમ ફેરવતા જતા વળ અને દોરડું ગૂંથાતું હોય એ ત્રણ જણા હોય અને ત્રણેય આમ ફેરવતા જતા હોય દોરડું આમ ગૂંથાતું જઠ્ઠ જેવું થઈ જાય એ ત્રણ થરો પ્રસંગ પાડ્યો કે ગામડામાં ખેડૂતો કે એવી રીતે જે સંતોષ ભગવાન સાથે આમ જોડાય ને જાય કે સળગાવી નાખો તો વોળ ન જાય એનો કલ્યાણ માં ખામી રહે આવો પ્રસંગ હોવો જોઈએ અને શાસ્ત્રોમાં એમ કીધું આત્માના પોતાના દેહ અને દેહ ના સગા સંબંધ દીકરા દીકરી પતિ પત્ની બધું કુટુંબ પરિવાર એમાં જેવું હેત છે એવું જો સાધુમાં થાય તો મોક્ષ દરવાજો ઉઘાડો થઈ જાય કપિલ ભગવાન માતાજી કહે છે માટે એ માં બીજું કઈ તમારાથી થાય કે ન થાય પણ સાધુમાં હેત કરો આવું કીધું એ મહારાજે દિનારા ભટ્ટને પણ એ જ વાત કરી અને દસમસ્કંધમાં ચોરાસી માં અધ્યાયમાં એ કીધું એવું આમાં વાત પિત અને કફ એ કઈ સારી વસ્તુ છે શરીરમાં ક્યાંય અડી જુઓ ક્યાંય સુગંધ છે એટલે તો છાંટવું પડે છે ઉપરથી એક દિવસ મોઢું ના ધોઈ જુઓ એક જુઓ એક દિવસ આંખ ના એક દિવસ નાક સાફ ના કરો એક દિવસ કાન સાફ ના કરો એક દિવસ બગલ સાફ ના કરો પછી જોવો જમાવટ એવો ગંધારો આ ત્રણ ધાતુ નો શરીર છે એમાં જેવી આત્મબુદ્ધિ એટલે પ્રીત છે મારા પ્રાણી બુદ્ધિ છે યશ્યાત્મ બુદ્ધિ કુણ કે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશ કલત્રાદિ એટલે પત્ની પરિવાર સ્ત્રી કલત્ર પુત્ર પરિવાર સ્ત્રી પતિ એ કુટુંબ પરિવારમાં દીકરા દીકરી પતિ પત્નીમાં જેવું સ્વધિ પોતાપણાની બુદ્ધિ છે ભગવાન શ્રી કૃષ્ણ કે માટી પથ્થર આદિ ની મૂર્તિ હોય છે એ માટી પથ્થર જ હોય છે પણ એમાં જેવી દેવ બુદ્ધિ છે મૂર્તિ બુદ્ધિ છે હ પથ્થર માં પથ્થર માને મૂર્તિ પધરાય પછી પથ્થર માને કેવી દેવબુ છે વિચાર તો કરો છોકરા રડતા મૂકી દે દડતા મૂકી દે સોના ચાંદી થી મઢી દે નવ નવ કરોડના દસ દસ કરોડ ના છત્ર જડી દે વિચાર તો કરો કોઈને વીંટી ના આપે કરોડો ઠલવી દે આમ જુઓ તો કોની સામે પથ્થરની સામે પણ એ પથ્થર બુદ્ધિ નથી એમાં શું છે દેવબુદ્ધિ છે આવી દેવ બુદ્ધિ સ્ત્રી પુત્ર છે એવી પોતાપણાની બુદ્ધિ આ શરીરમાં જેવી મારાપણાની બુદ્ધિ છેલીલે ગંગા જમના આદિ જે જળ છે એમાં જેવી તીર્થ બુદ્ધિ છે આવી તીર્થ બુદ્ધિ મારાપણાની બુદ્ધિ મારાપણાના પરિવારપણાની બુદ્ધિ આવી દેવ બુદ્ધિ એવી દેવબુદ્ધિ તીર્થ બુદ્ધિ મારાપણાની બુદ્ધિ જેને જેનેશું ભીગ્ને ભગવાનના સાધુ પુરુષમાં ભાગવત કે છે જો આવી બુદ્ધિ જેને થઈ નહીં જીવતા જીવત તો ભાગવત કે એને ગધેડો સમજો બળદ્યો સમજો ગો તીર્થ બુદ્ધિ સલીલે ગધેડાના માથે ચંદન હોય એના લાકડાનો ભારો ભર્યો હોય ભાર આમ જાના ગધેડો ભાર જાણે કે ઓછો છે વધુ છે ન ચંદન ચંદન ને જાણતો નથી ગધેડા ને ખબર છે સાત હજાર દસ હજાર બાર હજાર પંદર હજાર ચંદન છે મારો તો એ જાણે છે એક કિલો ચંદન હજાર રૂપિયા છે નહીં એ તો બાર જાણે એ ગધેડા ચંદન ની ખબર નથી એમ જો સત્સંગમાં રહીએ અને જો આપણે એની સુગંધ ના જાણીએ સંતો ને તો આપણે ગધેડા જેવા છીએ લેવો આ ભાગવતા શાસ્ત્ર કહે આવું હેત થાય ઉદ્ધાર છે ક્યાં બાકી જ છે મળતો પ્રેમ ગોતતા વાટે ઘાટે નથી મળતો પ્રેમ તેલ ચોડા થી તાતા નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા કોઈ વસ્તુ ક્યાંય ના મળે કે કબાડી માં મળે ગુજરી બજાર માં મળે એટલે કવિ કહે નથી મળતો પ્રેમ પૂરો સંતો ને ભક્તો ની કઈ કૃપા થાય પણ કૃપા થવા માટે આ બધા થોડું જોઈએ પાસે જવું દિન થવું આશરી કરવો હેત રાખવું સહસ રાખવો સેવા કરવી કઈક સાંભળવી કશું નાખ્યું તો શું ઉગે ધરો ઉગે વરસાદ તો વરસે જ છે ચૌદ દિવસે બરસ મોતી સંતો નું ભગવાન ની સતત થાય જ છે એને તો એ કરવું જ છે હવે ધોધમાર વરસાદ વરસતો હોય અને જે જગ્યાએથી ધડો પડતો હોય ત્યાં જ આપણે વાસણ ન મૂક્યું અને મૂક્યું તો ઊંધું મૂક્યું મરી જાય વરસી વરસી તો શું થાય જિંદગીમાં ઊંધા માટલા જેમ જ બેઠા હોય કશું ભરાય નઈ આવો પ્રેમ કઈ બજારમાં ક્યાંય મળતો નથી આવત થઈ ગયો છે અનાવૃત કરવાનું છે બસ ડિસ્કવર પ્રેમ તો હોય છે પ્રેમ વગર કોઈ માણસ કે જીવ જંતુ કશું નથી પ્રેમ થી સૃષ્ટિ ચાલે છે બીજું રોકાણ જુદી જગ્યા થઈ ગયું કે જેમાં ધોવાઈ જ જવાય એમ હર્ષદ મહેતા જેવો પગ પટકાઈ જાય સરસ એવી કયા બી એસન કે ખુલ્યા હતા એવા ખુશ થઈ ગયા મને એવી જગ્યા પ્રેમ જો થાય એ કેવો હોય જોગી સ્વામી આપણે ગુંદાસરા મંદિર માં ઉતાર મુરજી ભગત ને તમે જાણો મૂળજી ભગત પછી સાંજે આમ તો ખેતર ગયા હોય પછી આવે ત્યારે ખબર પડે મંદિરે આવ્યા ત્યારે તો જોગી બાપાને જોયા દનવત કર્યા બધા મૂળજી ભગત કે સ્વામી હવે રોકાવું છે ને હમણાં તો કે ના હગત કાલ સવારે જવું છે બાજુ નું ગામ હશે જવાનું હશે અને ત્યાં જવાનું છે કાલ સવારે અમે નીકળી જઈશું પૂજા પાઠ કરી નિરાય સાત આઠ વાગે નીકળી જઈશું અરે મા ના હો તમે આવ્યા એક તો મારે લાભ લેવાનો નહીં સાંજે મને ખબર પડી તમે આવો અને મારે તમને બધા જમાડું નહીં તો મને શાંતિ ન થાય જોયું સેવા વગર રેવાય નહીં આપડે તેમ થાય બીજા લાભ લેતા હોય ને તો લેવા દેવો ઘણા એમ કેતા હોય કે કોઈ નો પ્રસાદ નહીં કેજો આ તો હોય જ હવે એને કેમ ગોતવા જવું ઘા કરી જાય એનું થાય ભાઈ આ તો જસ્ટ વાત છે તમે આવ્યા હું એકાદ વાર જવું તમને જમાડી ના શકતો સાધુ કઈ જમવું નથી પણ હવે મહારાજ છે ને એક ચરિત્ર એવું છે પાકું મેં પછી ગોઈતું જ મને નામઠામ ગામ મને જીડ્યું નહી મેં વાંચ્યું છે સો ટકા અને એમાં તો ભાઈ બહુ જમાવટ કરીશ મહારાજ મહારાજે ભગતને તેડી ગયા ધામમાં લઈ ગયા તે ભગતને અક્ષરધામમાં ભૂખ લાગી એટલે ભગત કે મહારાજ મેં તો એવું સાંભળ્યું છે કે આ ભગવાન ના ભૂખ નહીં તરસ ને કશું ને મને ભૂખ લાગે છે મહારાજ કે તને લાગે જ તો કેમ તે સત્સંગહારો રાખ્યો પણ કોઈ સાધુ જમાડ્યો મેં શિક્ષા પત્રીમાં કીધું છે કે પર્વના દિવસે સાધુ બ્રાહ્મણ ને બધા થાળી અને જોયું તમે કોઈ ન જમાડે ને એ હવ ની પેલા પ્રસાદ માં આગળ હોય કોઈ હોય તો ખોટું નહીં લગાડતા અને એવું હોય તો ભૂલ સુધારી લેવી બીજું શું રાખે આકાશમાંથી રોટલાનો ઘા કરે એટલે કે તે કોઈને જમાડ્યો મારા જમાડ્યો જ નથી તો હવે તારે સહન કરવું પડશે અરે અરે હવે તો ભાઈ સાહેબ મને હજી અગ્નિસંસ્કાર નહી થયો મને પાછો મોકલો અને હું વટક વાળી લઉ તારે તાત્કાલિક વિમાન ઉપાડ્યું લેન્ડિંગ કરીને પેલા ને પાછો નાખી હોળવ ના વિમાન જય સ્વામી નારાયણ અરે પણ બાપા તમે બોલી ને ગયા ગયાતા હવે બોલીશી બીજું બોલીશ અને પછી તો ભાઈ નાયા ધોયા બધે ચોખા થયા પછી ભાઈ જે દાન પૂરી સંતો જે જમાડ્યા છે જમાવટ કરી ખૂબ ખર્ચો અમારે નહીં ખાવાનો નિયમ છે નિયમ મૂકી દો મારા હાથું જેને જિંદગી ગળ્યા નહોતા ખાતા મોમાં લાડવા ખાલી દીધા બોલો એક પ્રકાર નો સ્વાર્થ ખૂબ જમાયેલા બધા પછી બહુ જાજો નહીં પણ કે બે ચાર મહિનામાં પછી મહારાજ આવ્યા હવે લઈ જાઓ અરે મારાજ હવે તમે જો કેતા હો હાથ ઠારી લીધો છે તો લઈ જાઓ પછી મહારાજ હવે વાંધો પછી લઈ જાય એ ભવિષ્યમાં પાછું વાંચતા વાંચતા ક્યાંક આવી જશે તો નામથામ સહી જ બધું તમને કહીશ પણ છે એકસો વાત પણ મેં બહુ સંકોચ સાથે ઘણા વખત પેલા પછી મૂકી દીધું આવી શું વાતું કરવી સમાજમાં આવ્યું કરીને લાડવા ખાવા છે બરસાદ ખાવા છે જમું છે એવું કે પણ આજે તો ખબર નઈ કેમ કેવાઈ ગયું એ મને નથી ખબર કેવાય ગયું એટલે મા બાપ તમે અહીંયા આવ્યા તમે જમો નહી શાંતિ ન થાય છે જરૂર નથી કાલે જીમાતા આજે જરૂર નથી તો એમ કેમ કેવાય તમને એકવાર જમાડ્યા છે હવે કઈ વાંધો નહીં જયારે જ અમને દર્શન કરીએ ત્યારે અમને એમ તો થાય જ ને મૂળજી ભગત એકવાર દૂધ ગુરુકુળ આવે રાજકોટ ગુંદાસરા થી તો કઈક ને કઈક લેતા આવે પછી ગાય છે સરસ દૂધ તો દૂધ ની બહણી ભરીયા જોગી સામી પાસે મૂકી લેવા સ્વામી હા જે તમે ખીચડી દૂધ જમો ત્યાં ઠાકોરજી ને ધરાગી સામી કે બહી આખી ભરી આવ્યા ભગત હા જેટલું હતું એટલું બધું લઈ આવ્યું ત્યાં કઈ રાખ્યું નહી રાખવા નહીં તો ઠીક છે રિયત છે ને પછી ગાય દૂધ સારું કરે છે આમ સારું કરે છે આમ નથી કરતી એટલે એમ કેમ એક જ ટાઈમ દોવા દઈએ એક ટાઈમ દઈએ સવારે પછી નથી દેતી ગાય તો બે બે ટાઈમ આપવું જોઈએ પણ નથી આપતી મને કહેવાનું કઈ છે નહીં તમારે જેવા સંતો ભક્તવાન મહારાજ જમે બહુ થઈ ગયો આપણે ક્યાંય એ પશુને નહીં ઈચ્છા હોય અથવા એની શક્તિ નહીં હોય તો આપણે કઈ ચૂસી થોડા લેવાય છે જો કે સામી કે એવું હોય જાઓ કાલ થી તમને બે ટાઈમ આપશે ગાય દૂધ બીજે દિવસે ઘરે ગયા હા જે તો આમ સકરિયા જેવા આચળ થઈ ગયા એને ભગત એના ઘરના કે ગાય દોલ પણ એ ક્યાં દોવા દે આમ જોલકાઈ ગયો જોગી બાપા બોલ્યા છે બે ટાઈમ દે છે આ એટલે નાભાસ તમે કાલે આપડા થાળ જમીન પછી નીકળવાનું છે ઓ ભગત ભગત ની હેઠ ને બે ભેળી થઈ એ ભગત તમે રેવા દેજો અમે કાલ રોકાવાના જ નથી મારે ત્યાં જવાનું જ છે મેં કહી દીધું છે અરે પણ મા બાપ આટલું રાખો થાળ કરી નહી નહીં આંખમાં બરોબર જેવડે આંસુ આવી ભગત તમે રો ને બધું રેવા જ તમે અમે પછી બીજી વાર આવશું સારું મા બાપ બસ પછી ત્યાં નીમચેષ્ટાન બધું પૂરું થઈ ગયું હતું નવ સાડા નવ દસ થઈ ગયા સૌ હરિભક્તો ભાઈ આઈ ગયા માળા કરીને પછી શું થયું બે વાગ્યે જોગી સામી પેશાબ કરવા માટે એક મુક્ત મૂતડી હોય ત્યાં જવાનું થાય ત્યાં આમ જોયું મંદિરના વચ્ચેના ભાગમાં કોક દંડવત કરે રાતના બે વાગ્યા પાસે જઈને જોયું મૂળજી ભગત પેલા ભગત તમે શું કરો મા બાપ બસ તમે મારું જમીને જાઓ એટલા માગે દસ વાગ્યા થી દંડવત કરું છું ઓહ રાતના બે વાગ્યા સુધી ખેડૂત મોસમ કામ કરીને આવ્યા છે રાઈતના દસ થી માંડીને રાઈતના બે વાગ્યા હજી ન આ જગ્યા હોય તો સવાર દંડવત કરે હું મારાને પ્રાર્થના કરું છું કે જોગી બાપા થાળ જમીન જાય અરે ભગત જાઓ જાઓ જાવ જાઓ ભૂ જાઓ અમે તમારો થાળ જમીને જઈશું ઘેરે ગયા છે બંધ અને નજીક બે અર્થ થાય ના થાય હકીકત કે મેં ગોઠવું નથી ક્લોઝ બે અર્થે ના થાય તો કેમ દાંત કાઢો છો એટલે કાતો હાવ ખાતું બંધ અને ભક્તો ની વાતો શ્રીજી મહારાજ અગતરાય પધાર્યા પરોતભાઈ કે મહારાજ વાળિયા પધારો શેરડી બહુ સરસ થઈ છે તમે જમો મહારાજ કે હાલો પરોત એ વાડીએ ગયા સરસ મજાની શેરડીઓ સંતો ભક્તો સાથે છે કોઈ શેરડી કાપી ધોય સુધારી મહારાજ ની થાળી મૂકી મહારાજ જમાડવાનું હોય એટલે ઠાકોરજી ધરાવવાની તોય નહીં ઠાકોરજી સામે બેઠો છે આપ્યું મહારાજ મહારાજે એક માંદળીઓ લઈ જીમા તરત જ મહારાજ દોથો ભરીને પરોતભાઈ સામે બેઠા તેને લ્યો પરોતભાઈ શેરડી જમ હા મહારાજ હું શેરડી નથી ખાતો મારા ઈષ્ટેવ ના જમે ત્યાં સુધી મારા ગળા ચીકડા નો નિયમ છે અરે હું તમારું ઈષ્ટદેવ જ છું તમે કોનું મારું ભજન કરો છો એ બરાબર છે પણ મારા ઈષ્ટદેવ ના જમે ત્યાં સુધી હું શેરડી નથી ખાતું ગળું ચીકણું કઈ નથી ખાતું પણ તમારો ઈષ્ટદેવ કોણ એ મહારાજ તમે પાંચસો પરમ અંશો ને નિયમ આપ્યું છે શેરડીમાં થાય ખાવું નહીં તે દુધું નિયમ લીધું છે જ્યાં સુધી મારા સંતો નહીં જમે ત્યાં સુધી હું શેરડી માંથી થાય એટલે ખાંડ સાકર ગોળ એ બધું મારે આરામ છે જેટલા માંદળી હાથમાં હતા એ બધા સહજાનંદ સામે નાખી દીધા ઓહો પરોજભાઈ સંતોને બોલાવી આ જમાડીએ બસ બોલાવ્યા એમને શેરડી જમાડી ગેડા ચીકણાના નીમ છોડાવ્યા પછી પરોજભાઈ જમા આ હેત ક્યાં લેવા જવું બજારમાં મળે આપણે સ્વામી તમે મન દઈ દઉ મારે ખોટું હોય તો બોલો તમે આવું છે હજી અદભુત વાતો છો સાંભળવા જેવી તો અસલી વાત આવે છે હેતની વાત છે હેત થી શું થાય છે અમૂલ્ય હીરા જેવી વાતો છે ભાઈ શેરડી જેવા મોઢામાં જિંદગીનો ગોંડલ માતુશ્રી મોંઘીબા એમના પુત્ર મહારાજા ભગવતસિંહજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ થી જન્મ થયો અને અંગ્રેજો એ વારસા તરીકે શંકા જાય તો ખાલસા કરવાની નીતિ અપનાવેલી એટલે વિરોધીઓ એ જે ભાયાતો હોય એમણે એવો કેસ દાખલ કરાવી દીધો કે ભગવતસિંહ છે એ મોંઘીબાના એટલે એના પતિના દીકરા નથી એના પતિનું અવસાન થઈ ગયું હતું અને ત્યારે એ ઉદરમાં હતા એટલે આ લાગ જોઈને ભાયા તો એ દ્વેષની ચોકથી મારેલી આપણે આગળ વાત થઈ ગઈ છે પછી એમ મોંઘી બા ખુબ મુંજાયા કે હું મને રાજ મળે ન મળે એનો મને વાંધો નથી પણ કલંક લાગે કે પતિવ્રતા નારી નથી અને હું સત્સંગી હું શ્રીજી મહારાજની અને લોકમાં એમ કેવાય તો મારે જીવવા કરતા મરવું ઉત્તમ થાય એટલે એમણે પછી જૂનાગઢ સમાચાર મોકલા લોધિકા દરબાર રભયસિંહ જેને કીધું તમે ગુણાતીત સ્વામીને બોલાય આવો આવું દુઃખ આવી પડ્યું છે સ્વામી તાત્કાલિક આવ્યા અને સાંજે પહોંચ્યા દરબારગઢમાં ખબર પડી અમે આવી ગયા છીએ અમારે તમારે દરબારગઢમાં અત્યારે આવવું છે હવે શ્રી બાપુ જઈને મોંઘીબાને વાત કરી સ્વામી આવી ગયા છે અને કે છે કે અમારે અત્યારે જ પધરામણી આવવું છે એટલે મોંઘીબા કે અમારે ધામધૂમથી સ્વામીની પધરામણી કરવી છે ને કાલે સવારે આપણે દિવસે રાખીએ કાલે ગુણાવતી તનંદ સામે કે મોંઘીબાને કહી દો કાલ કોને ભાળી છે અમારે તો અત્યારે જ આવવું છે અમારે ક્યાં સન્માન જોઈએ છે અમારે તો તમારું દુઃખ દોરવું કરવું છે અને અમારે ભગવતસિંહને આશીર્વાદ આપવો છે એટલે અમારે આવું જ રાત્રે ગયા કઈ તૈયારી હોય કે ના હોય બસ ભગવતસિંહ પહોળી ગયા હતા નાના બાળ હતા લાવીને સામે પાસે મોટલા સામે તરત કુંકુમા આંગળો બોલીને તરત ચાંદલો આ લ્યો અને ગોંડલ ની ગાદીનું હવે અને ત્રિલોકમાં કોઈ ફેરવે એમ કહીને આશીર્વાદ આપ્યા ગાઉ પહોંડા દો હવે પછી કીર્તન ગાયન બધું થયું પછી સભા પૂરી કરીને દસ વાગે ગોંડલ મંદિર છે ત્યાં પાછા પધાર્યા એટલે પછી કીર્તન નિયમ ચેષ્ટાન બધું આપણા પ્રથા પ્રમાણે બાકી હતું એ બધું કર્યું રાતના અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા એટલે પછી જ્યાં એક છે એ થાંભલે સાધુ ત્યાં બેસીને સ્વામી આમ ધ્યાન કરતા હોય આ મૂર્તિ એમની એટલે ત્યાં જતા એ વખતે બગડ ગામના એક યુવાન પાર્ષદ થયેલા સાધુ થવા માટે આવેલા અને એના મુંડન કરીને ધોળા લુગડા પહેરાવી દીધેલા એ સ્વામીની પાસે આવેલા અને સ્વામીની સાથે જ હોય સ્વામીમાં બહુ હેત એટલે જેવા સ્વામી થાંભલે બેસવા ગયા એટલે તરત ભગતે એમનો હાથ આપ્યો ટેકો દેવા માટે એટલે ગુણાતીતાનંદ સ્વામી છેલ્લો હાથનો કોઈનો ટેકો લીધો હોય તો બગડના એ પાર્ષદનો એનો ટેકો લઈ જમણાથી ત્યાં એનો ડાબો હાથ પકડી અને સ્વામી થાંભલે આવ્યા એ આવતા થોડી સેકન્ડ ઉભા રહ્યા અને વાત મજાની એ પેલા ભગતને કીધું હા મુજત તમને હું કઉ છું વેણ યાદ રાખજો સ્વામી વયું જવું છે એ તો તમને આખી કથા ખબર છે તો નક્કી આપણે બધા સ્વતંત્ર હોય તમે જુનાગઢ રેજો ને બાળ મુકુદાસ ભલે સ્વામી હું વયો જવાનું છે કીધું નહિ કારણ કે એને ત્યાં હોય ને હું આ ભગત થયો છું સ્વામી પાસે આવ્યો છું સ્વામી પાસે સાધુ થવા છે સ્વામી ભેળું રેવાય છે સેવા કરીએ કેટલાય કોણ હોય પણ આને હું અત્યારે સ્વામી એમ થાય હું કહી દઉં હું જવાનું છું તો રોઈ પડે એટલે કીધું કે તું બાલમુકુંદાજી સ્વામી ભેડો રહી જાય અને જુનાગઢ રહીજો હા ભલે એમ કે સ્વામી બેઠા એટલે સંતો હતા અરે સગડી લાવ્યા શરદી જેવું હતું થોડી વાર તાપા લઈ ગયા બાર વાગે સ્વામી માથે લુગડું ઓળ્યું ધ્યાન કર્યું અને એક જેટ વાગે રાત્રે મહારાજા ધામમાં સીધા રહી હવે શું થયું સ્વામી તો ધામમાં ગયા ખૂબ શોખ થયો આ ભગત ને ખબર ના પડી કે મારો એટલે મને કીધું હશે સ્વામીએ સંબંધીઓને તો એને થવા જ નહોતા દેવા એટલે આવ્યા બધા પાછા અને ભગત પછી તો લઈ ગયા ચલો ઘેરે મોટાને પૂછ્યું હશે કીધું છે ભાઈ બહુ ધમાલ કરે છે તો જાઓ બીજું શું ગ્રહસ્થો સાધુઓને પગે લાગે પૂજા કરે હમણાં કીધું તેમ ધોતિયા ઓડાડે જમાડે બધું પણ પોતાનો છોકરો સાધુ થવા થાય કોઈ કરે થવા તૈયાર થાય તો કોઈ થવા ના દે સાધુ ના થવાય સાધુ ના થવા ભજન કરો વરવો પડે નરસિંહ મહેતા ગ્રસ્ત હતા નામલી આવે જાય કોઈ ન થવા દઈક એવા હોય કે સામેથી કે જાવ તમે તમારે ભગવાન બધતા હોત ઓવા નથી પણ બે વર્ષ પેલા એક ભાઈ આવ્યા હતા બે આવ્યા બેનો શું આવ્યા છે એક જગ્યાએ નામ દીધું કે ત્યાં અમારા છોકરાને સાધુ કરવાનો છે એટલે દીક્ષાનો પ્રસંગ છે એટલે અમે આવ્યા છીએ મેં કીધું તમારા કેટલા દીકરા એક જ સ્વામી લંડન થી આવ્યા હતા એક જ દીકરા બે કી શું પડ્યું ડોક્ટર મેડિકલ ભજવા છે આ થાય આશીર્વાદ આપશો બસ તમે તો અમારે હમ બસ કઈ સ્વામિનારાયણ ભગવાન છે બે માણસ છે ભજન કરીએ છીએ અને સામી અમે છે ને ત્યારે આપણું બાર પડેલું સાંભળીએ છીએ હું મારી પત્ની બે એક લીટી લખીએ છીએ સાંભળતા થાકીએ ત્યારે વાંચીએ છીએ વાંચતા થાકીએ ત્યારે સાંભળીએ છીએ એમાં હે સહજાનંદ સામી રસે શબ્દ શબ્દ પીધા છે બહુ આનંદ છે હવે આને હું કે મને થયું હું ને એમ કે આને ઉભો થઈને દંડવત કરી લઉં લંડનમાં બેઠો બેઠો શબ્દ શબ્દ પીએ છે મશીનરી જ કાઢ નાખો ભાઈ જો કે સાંભળવા મળે સાંભળી લે ભાઈ અરે ભાઈ તમે હું સભા પૂરી થાય અને આમાં ઇન્ટરવ્યુ લ્યો કે સભામાં શું આવે અરે મજા બહુ આવી વાત શું આવી કયો તો બેનો સ્વભાવ હોય કાંતિભાઈ અને ઓલા મનોજભાઈ છે એનો છૂટું થવાનું છે અને છે ને આ સાડીઓ સેલ છે ને નવરંગપુરા માં છે આ કથામાં આવ્યું પણ એ વાતો પડખે પડખે બેઠા બેઠા આ જાણીને આવ્યા અને ક્યાં શું કથા માં એટલે કઈ યાદ નથી રેતું મેં તો હમણાં પણ એક જગ્યાએ સભા હતી એટલે મને તો એટલી ઇંતેજારી હોય કે આપણને કોઈ એકાદ ચરિત્ર બહુ સરસ વાત હતી પૂરી સાંભળવા ન મળે ત્યાં સુધી આમ બધી રૂવાડે રૂવાડે આમ ચાચણીઓ ભોકી હોય ને એવી પીડા થાય કે આપણે રહી ગયા આ ચરિત્ર આપણને કેદી જાણવા મળશે અને હું જે જે સંતોષ કહેતો ને પૂછું શું આવ્યું તો કે શું આવ્યું વડોદરા ને કઈક વાત તમે મુંડા કરાવ્યા છે હું તો એ જ પાવર થી વાત કરતો મેં કે આમાં કોઈ યાદ જ નથી રહેતું તો આ બધા શું વાહ વાહ કરીને નીકળી જતા છે રસોજ પડી ગયો રસો શું આ મોતી ના જેમ હંલો મોતી ચુગે એમ દાણા વીણી લેવા જોઈએ તો હાંભું કેવાય કશું ખોપડામાં ગરતું નથી તો સુધારો ક્યાંથી થાય એમ તમને શ્રુતિ રાખતા નથી કોઈને ઓગણીસો પંચાવન માં પાંચ રૂપિયા આપ્યા હોય તો એ કેમ ભૂલતા નથી અને તમારા શાળા એક વખત ગાળ દીધી હોય તે ભૂલાય છે પતિ પત્ની કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય જોવા ગયા પ્રાણી સંગ્રહાલય જોઈને ઘરે મને ત્રણ વર્ષ પેલા હિપોપોટેમસ કહી આજ ખબર પડી હિપોપોટેમસ શું કે મને તેમ સારી વાત કેવાતી છે આ તો જોયો હિપોપોટેમસ ખબર પડી આ કઈ ભૂલાય છે અને કથા કેમ ખોપડામાં જ નીકળી જાય છે આ કથા નીકળી જાય નીકળી જાય ભૂલાય છે આ કથા વાર્તા શેના માટે જીવનમાં ઉતારવા માટે તો છે એ ભૂલાઈ જવાય કદાચ એટલા માટે તો રિવિઝન છે પુનઃ પુનઃ સાંભળો પુનઃ પુનઃ સાંભળો સાંભળા જ કરો સાંભળા જ કરો થાકવા ન જોઈએ બસ તો ખોપડામાં ઉતરી જાય ક્યાં જાય કેટલી વાર સુધી જેમ કે તિલે કરી ફૂલેક કરીને તિલ વસાય છે નાખ્યા જ કરો શબ્દો નાખ્યા જ કરો ચોવીસે કલાક નાખ્યા જ કરો સ્વપ્નમાં ઉગી જાય કેમ ઉગાવો ના લે ઘરે કેમ નહીં તો આખું જગત સુધી ભરું ઉપરથી થોડું નાખે ડખી નીકળી જાય ભાઈ ગામડાના ઘણા સાવ અભણ માણસો હોય પણ શું હળ હાંકતા હાંકતા ડીટીયા ભરાવીને હવે ફોનમાં આવી ગયું ને છોકરાને કહી દે નાખી દેજે હળ હાકતા હોય ને આ બીટીયા નાખીને સાંભળતા રસ લેતા ડોલતા હોય બળદ નહીં એમ થઈ જાય મારો માલિક ભગવાન માં ડૂબો છો પણ એ બિચારા સીધો દોરી ચટ પાડે એટલે આ છોકરાને તો લઈ ગયા ઘરે બગડવાળા ભગત તો રાખી દીધા ત્યાં ભગતને સમજાવીને પછી કે તારે સાધુ થવું હોય ને તો ના નથી ધોલેરા થા બગડ ને ધોલેરા ના પંથ એક ને એટલે મૂળ શું ધોલેરા માં પ્રથમ પેઢી ની વાત છે કે ત્યાં શું કરવા આ ધોલેરા નથી એટલે અહીંયા થાય એટલે એના જે સંબંધીઓમાં ઉતાર બધાય કે તારે સાધુ થવું હોય તો ના જ નથી ને પણ જુનાગઢ નહીં ધોલેરા એટલે ધોલેરા વિચાર તો કરે ક્યારેક યાદ આવે સ્વામી મને આમ કહીને ગયા છે અને મને આ ધોલેરા રાખી દીધો હવે શું કરવું સારું કઈક અવસર તો નીકળશે ક્યાંક અવસર તો નીકળશે એમાં એ મોડી રાત સુધી નવા હોય એટલે બહુ જાગી જાગીને પાકું કરવું કીર્તન કરવા ભજન કરવું એ બધો નવો વેગ હોય ને એટલે વધારે હોય એમ ઊંઘોછી આવે ને આવું બધું બહુ કરવાનું એટલે કીર્તન પાકા કરતા છે ને બોલતા છે મોડી રાત થઈ ગઈ છે એમાં એક વયો સંત પેશાબ પાણી કરવા માટે વૃદ્ધાવસ્થામાં વારે વારે જવું પડે પ્રોસ્ટેટ લીધે એટલે ઉઠયા છે તો આ જાણ્યું કે વ્રત સંત એટલે નંદ સંતો હા શ્રીજી મહારાજ સાથે દીક્ષિત નહીં એમને હાથે દીક્ષિત થયેલા વ્રત ઘણા સંતો હોય એ વખતે એટલે એ લાગ્યું પેશાબ કરવા ઉઠ્યા છે એટલે અત્યારે ભગતે જઈ અને હાથનું કાંડું આપ્યું ટેકો આપ્યો જોયો હા હા જાગો છો ભગત હા સ્વામી હું કીર્તન પાકા કરતો હતો હારું હાર તમે તો પેલા જુનાગઢ ગયા ને હોત હા સ્વામી હું રિયલો ગુણાતીતાનંદ સ્વામી ધમમાં ગયા ત્યારે હું બાજુ હા બરાબર પણ ગુણાતીતાનંદ સ્વામી જેવો મારે દંભ નહી હોત એ તો દંભી સાચું આને તો પરસ્યો વળી ગયો સાડા કરોડ રોવાડે એના જેવો મારે દંભ નહી ગુણાતીતાનંદ દંભી હવે ક્યાં જાવ પેસા પાણી કરી દીધા નંદસંતને આસને મૂકીએ ભગત કીર્તના વલી હાથમાં જે પુસ્તકો છે એ લે પણ આખી માંથી પાણી હાઈલા જાય મારે આ દુઃખ કોને કેવા જવું વિચાર કરો તમે આમ આમ જરૂર મારી સાથે આમ તમે જોડાવ તો તમને પીડાની અહેસાસ થશે હવે મારે કેવું કોને એમ જ્યાં એને હાહિકો નીકળો ને એકદમ અજવાળું થયું ત્યાં ગુણાતીતાન બાપ હામે આવીનું ભાઈ દોડીને પગમાં પડે અરે બા મેં તને એટલે કીધું જુનાગઢ રેજે તો શું કામ અહીંયા આવ્યું મેં તને નહોતું હાથ પકડીને કે તું જુનાગઢ રેજે ને બાલ મુકુંદાજી બેડો તાર કલ્યાણ બગાડવું છે ના બાબા સમજી ગયો એકદમ અદ્રશ્ય હેત જોવો હેત ના કામ થાય આમ થાય આમ સાધુમાં યાત્ર રાખીને શું કરું છું રાખીને હું કરું તો બનુ છું ભગત તરત જ એ બધો લબાચો સંકેલો સીધા જઈને દાતણ મીંડા કરવા તો કોઈક સાધુ પાસે જાગ્યા હોય ને કે મળવાય ત્યારમાં નાવા ધોવાનું કા મીંડો કરવા એટલે ઓલા જે સાધુ તા એ જાય ગયા એને ખબર પડી કે હવે આ કઈ રેશે નહીં આ જુનાગઢ ભીઓ જવાનું રાતે ને રાતે કોઈ પાર્સદો જગાડ્યા ને બગડ મોકલા કે માવતર ને બોલાવી આવો એના બોલાય આવો એને ભત્રીજા બોલાય આવો અને જે હોય ને એ ભાઈઓ બોલાયકાલ ઉઠાડ્યા ત્યાં તો પૂજા પાઠ કરીને તૈયાર કરીને એનો જે પૂજાનો ખલે તો ખભે નાખી હાલતા થઈ ગયેલા ત્યાં ધોલેરાના પાદર થી આગળ નીકળી ગયેલા સાધુ એ કીધું ક્યાંય ગયા તો ગયા જાઓ તમે પાછા વાળા પણ ત્યાં નહીં હજી હજી નથી મુકતા અને ઓલા પાછળ આવ્યા દોડતા દોડતા બધા આને તો જનુન ચડી ગયું હતું પછી આમ જ્યાં બાપ આવીને કહી ગયો હોય પછી શું એને કહેવાની વાત છે આમ જોયું કાલે હે ઉભો રે ત્યાં તો આવા આવા બબે પાંચ પાંચ શેરના પાણા ઉપાડ્યા જોવાનું તો હતો જ અને જેને જોતું હોય એને હથિયાર મળી જ જાય પાણા લીધા પાંચ પાંચ દસ જે શેર ના આવો આવો જીવતો આજે આનો કોપ હવે સહન થાય એમ નથી તે જે સંબંધીઓ ઊભા રહી ગયા મરવું હોય એક કે આગળ આવી નહી પાછા વળી જાવ જવા જાવ જવા દે પછી આવ્યા જુનાગઢ બાલમુખ અંદાજી સ્વામી પાસે રહ્યા પછી થોડો વખત ગયો વડતાલ સમય બાલમુખાજી સ્વામી લઈને આવ્યા આચાર્ય ભગત પ્રસાદ નાનો વિધિ કરીને એવું હતું અમને દીક્ષા આપો ભગત મહારાજ કે દીક્ષા ની મને ધોલેરાના સંતો આ પાર્ષદને આપવાની ના પાડી છે તમે આ જુઓ તમે જોવો આ તે દ આમ હોય તો આજે શું હોય મુમુકશું એ ચેતવાની વાત છે ભાઈ તમે મુકશો નજરે જાણ્યું જોયું હોય તો શબ્દો પડે ત્યારે માણસ ક્યાંથી ક્યાં ફગી જાય છે કયો બાલ મુકુદાજી સ્વામી કેતો કઈ વાંધો નહીં તમે ધોલેરા સંતો કી એમ કરો એટલે તરત ભગત નું કાંડું પકડે હલતા થઈ ગયા હલતા એટલે ભગત પ્રસાદજી મહારાજ ઓળખતા હતા કે બાળ કોણ છે એમ ગુણાતીતાનંદ સ્વામી ના મુખ્ય શિષ્ય હે વ્યાહલાલજી મહારાજ ને બધા એમ કેતા અત્યારે પ્રગટ ભગવાન પૃથ્વી પર હાલતો ચાલતો હોય તો બાલમુકુ સ્વામી છે એવું એને માન હતું સત્સંગમાં પૂછવાનું હોય તો તમે જુઓ એ બાલમુકુદાજી કે એમ કરવાનું લક્ષ્મી આચાર્ય મહારાજ ને ઉતારી ને શ્રીપ્રતિ મહારાજ ને બેસાડવાનું તો કોને પૂછ્યું બાળ મુકંદાજી હવે એ તો પૂછે ય પેલા બાલ મુકંદાજી સ્વામીએ શ્રી પ્રતિ પ્રસાદજી ને કહી દીધું તું રાત્રે જ કે તમે ઉપવાસ કરજો અને કાલે તમને ગાદી બેસાડો અરે મા મને તો કે હું કઉ એમ જ થાય તો કે એમ કેમ તો કે મને હરિકૃષ્ણ મહારાજ હવે માળા ફેરવતો હતો ને તો મહારાજ એમાંથી બહાર નીકળીને મને કીધું કે તમે શ્રી પ્રતિ પ્રસાદજીને કે આપણે ગાદી બેસાડવા છે ઘર ઘણી ઘણી વાતો આ બધું હું માંડું ને તો આમને હવાર તારોડિયા મટી જાય હવાર પડી જાય નાના નાના સ્વામી આવો પાછા આવો પાછા આવો અમે દીક્ષા આપીએ છીએ આ તો મારે જે સંતો કીધું એ મેં તમને કહ્યું બાકી હું આપને જાણું બેસાડો અને તરત દીક્ષા આપી અને નામ પાડ્યું ધર્મ તનય દાસજી સ્વામી આવા જુનાગઢમાં વિદ્વાન પોષણ કર્યું નામાં આ સાંભળું છું બીજું હું વાત કરો છું શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા થાય એને બે વર્ષ કે ત્રણ વર્ષ થયું હોય છે અને એટલે ત્યારે બ્રહ્માનંદ સ્વામી પધારી ગયા હોય મુક્તાનંદ સ્વામી તો વેલાવી મહારાજ પાસે શ્રીજી મહારાજ ત્રણ વર્ષ પહેલા પધારી ગયા સાધુને દેશ કઈ નહીં બોલું એટલે મહારાજ તેડવા આવ્યા શ્રીજી મહારાજ અંત સમય આવ્યું પૂરું શ્રીજી મહારાજ આવ્યા અને સંતને દેહ મુકાયો પોતાના વિમાનમાં લીધા દિવ્ય દેહ આપી અને મુક્તો સાથે હતા બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા લાવ્યા હતા મહારાજ એટલે મહારાજે કીધું લ્યો હવે અમે તો અક્ષરધામ જાય છે હું ને બ્રહ્માનંદ સ્વામી બીજા બે મુક્તો છે એમને કઈક લ્યો આ સાધુ ને દેવલોક માં એટલે ત્યાં એના ભોગની જે કઈ ઈચ્છાઓ છે એ બધી પૂરી કરે જાઓ મુક્યાઓ દેવલોક માં અમે જાય છે અમે બ્રહ્માનંદ સ્વામી બીજા મૂકતો અમે તો અક્ષરધામ દેવલોકમાં મૂકી આવો બ્રહ્માનંદ સ્વામી મહારાજનો હાથ પકડી લીધો જો વિનંતી છે ધણી કોઈ ધણી નહીં પણ આપને એક વિનંતી છે બોલો સાહેબ એ સાધુ ખોટ ઘણી છે કચાશ ઘણી છે ભોગમાં વૃત્તિ છે પણ મારી ય હેત હતું અને હું કઉમ કરે ભલે બીજાનો નહી માનતો હોય અવળો સ્વભાવ હોય છે અવળચંડો હોય છે થોડો તોફાન કરતો હોય છે બીજું ઘણું હશે અને સ્વભાવ પેલા હશે પણ એને મારી સાથે હેત હતું મારા અને એ તો તમે અંતરિયામી શું જાણો પણ હું કહું એ સેવા કરે એ કામ કરે મારું કહું મારું કયું કરે અને મારે હેત રાખતો હતો તો મહારાજ મારું એટલું તમે વેણ રાખો એને દેવલોકમાં મૂકશો ને કેટલાય યુગો હલવાઈ જશે અને ક્યારે નીકળે ને ક્યારે પછી એને મોક્ષની રીતને રસ્તો જડે ને તમારી પાસે મહારાજ પહોંચે એમ કરતા મારું વેણ રાખો અને એને બદ્રીકાશ્રમમાં મૂકો એટલે જલ્દી ચોખ્ખો થઈ અને આપને પામે એટલે બિચારાનું ભલું થઈ જાય ચોખ્ખો થઈ જાય જલ્દી સુખ્યો થાય ને ઓઇલામાં જઈને વળી આ એટલે ત્યાં મહારાજે રેવાયતું મારા કે સારું બ્રહ્માનંદ સામે તમારી એની આજ્ઞા માની તમારું કહ્યું કર્યું વાત પૂરી થઈ ગઈ ને શું પૂરી થઈ ગઈ હવે જમાવટ છે હવે એ સાધુ બદ્રીકા આશ્રમ માર્યા તો એની સાથે કોઈ હરિભક્તો હોય ને કે જે ગોપાલનંદ સ્વામી સાથે એને કાંઈ ન હોય બ્રહ્માનંદ સ્વામી સાથે કાંઈ ન હોય કૃપાનંદ સ્વામી સાથે કાંઈ ન હોય ગુણાદિત્યાનંદ સ્વામી સાથે કાંઈ ન હોય એવા મોટા મોટા અદભુત સ્વામી જેવા સંતો એની સાથે કાંઈ ન હોય પણ આવો કોક તો કોક પકડ્યો જ હોય આ ખોટા તો નતા એટલે આમ તો ભૂલવાળા તો ખેવાય જ ને તો એને આમાં બહુ હેત આ સાધુમાં બદ્રિકાશ્રમમાં મૂક્યા ને એ સાધુમાં એ એક હરિભગત હેત બહુ આ ધામમાં વ્યાઈ ગયા ને એટલે એ રેડિયા જ કરે અરે મારા ગુરુ ગયા મારા હેતવાળા સાધુ ભાઈ ગયા ગુરુ તો એના કદાચ નહીં હોય ખબર નઈ પણ મારા હેતવાળા સાધુ ભાઈ ગયા મારે કોની પાસે બેસવું મને કોણ હિત ઉપદેશ વાત કરે મને હવે મારે ક્યાં બેસવું મારે શું કરવું આવું બધું બહુ બહુ રેડિયા કરે એમ એક બે દિવસ ગયા ને ત્યાં બદ્રીકા આશ્રમ માં સાધુ હતા ને એ આની આગળ પ્રગટ થયા ગમે તેમ સાધુ તો કોણ સહજાનંદ સ્વામી એને બદ્રીકા આશ્રમ રોકનાર કોણ હરિભગત ની આગળ થઈ ગયો અરેપ મારા ઉપર દયા કરીને હાઉ મૂકીને દંડવત કરવા રોઈ પીડ્યો મારે કોની પાસે બેસુ મારે કોને હિતને વચન પૂછવા મને કોણ શિખામ આપે કોણ આ કરે હું તો એકલો થઈ ગયો તો શું કરવું છું મને અહીં ફાવતું નથી તમારા આવું છે હા હા બોલો પેલા સાધુ એ ગમે એમ તો નંદ સંતને હે ભાઈ એ વખત ના જમાના માંથી નીકળી ગયેલો સાધુ ભગવાન પાણીમાં દીવા સળગાવ્યા છે એવા સાધુઓ નીકળ્યા હતા એવા એકડમાં લઈ આવા બધા ચમત્કારો બતાવ્યા છે કઈક છે ભાઈ કથાઓ ત્યારે અમથા પુરુષોત્તમ કેવાય ખોટા હોય તો જળમાંથી દીવા પ્રગટાવે સાચાની એને કાંડું પકડીને લઈ જાય બદ્રિકા એ તો ત્યાં જ લઈ જાય ને પોતાની પાસે જ લઈ જાય બદ્રીકાશ્રમ એની સાથે લઈ ગયા ઓલો તો રાજી થઈ ગયો હવે ત્યાં એ લઈને પોચ્યા સીધા અક્ષરધામ માંથી અક્ષરાધિપતિ અને એનું તો સંકલ્પ ફેરવી કોણ શકે બહુ બહુ મરમો છે આ વાતને લાંબી કરવા જાવ ને તો ઇલાસ્ટિક જેમ દોઢ ગાઉ લાંબી થાય તો શું વાત કરો છો પણ ટૂંકી કરી નાખી લો આ ટૂંકી કરી એટલે કેમ લાવ્યા તમે આને હજી એનું આયુષ્ય બાકી છું અધૂરે આયુષ્ય તમે ઉપાડી આવું કરવાનું અર્ધી આયુષ્ય ઓલા સાધુ ઉપાડી ગયા જાઓ અત્યારે અત્યારે જાઓ પાછો દેહમાં નાખો હજી અગ્નિસંસ્કાર નથી થયો એટલે સાધુ તો ફફડી જ જાય ને સીધો લઈને પાછું કાંડું પકડી ને આવ્યા ને હજી જોઈ લા ને બધા હાર બાર પહેરાવી ને કઈ કરતા હશે ત્યાં નાખીને સાધુ તો પછી ઉભી હરિભક્તો બોલ્યા જેવો નથી ભાઈ પછી ધીમે ધીમે વાત તો કરે ને એ વખતે સ્થિતિ વાળા હરિભક્તો હોય ને એને કીધું આવું થયું તમને કઈ અક્કલ પડે છે કોની આ રીતે હેત કરવાનું હોય તમે કોની આરે જોડાઈ ગયા અક્ષરધામ રહી ગયું છે તમે બદ્રી આશ્રમમાં ઘી ગયા ત્યાં ગીર્યા પછી હવે આપણે ત્યાં જવાનું ક્યાં અક્ષરાધીશ મળે ક્યાં મળે શું જી કરવાનું એ ધામ આ ધામ આ બધી આ બધી કઈ સમજવું તો પડે ઉપાસના ચોખ્ખી સમજવી જ જોઈએ સંત અસ બરાબર સમજવા જોઈએ કોને યારે જોડાવું કોને યાર જોડાવું કોને ખાલી પગે લાગી લેવું કોની યાર આ એ બધું સમજવું તો જોઈએ ને આ વિવેકતા તમને આ ક્યાં જાય કોકે પછી સલાહ આપે પછી તો અહીંયા વખતે મોટા મોટા આનંદ સંતો હોય ગોપાલ આનંદ સ્વામી હોય ગુણાતીતાનંદ સ્વામી હોય બીજા સંતો હોય એમનો બધાનો સમાગમ કર્યો ખબર પડી કે શુદ્ધ ઉપાસના શું કહેવાય અને ક્યાં સાધુ આરે યત રાખીએ જે મર્યા પછી પણ કામ એ બધું ચોખ્ખું થઈ ગયું આયુષ પૂરી થઈ અને સહજાનંદ સ્વામી તેડવા આવ્યા એ હરિભગા મહારાજ ભલું થયું આવ્યા ભલે જયસ્વામી નારાયણ કઈ દેહ મૂકીને વિમાનમાં બેસીને મહારાજ તેડી ગયા પણ લઈ ગયા બદ્રીકાશ્રમ એ સાધુ ની પાસે જ લઈ જાય એટલે પ્રદેશો પાછળનો જાણીતો થઈ ગયો એટલે જેવો નીચે ઉતારવાનું કર્યું એટલે હરિભગત કેમ તમારા હેતવાળા સાધુ છે અહિયાં એમની સાથે તમે એની આરિયાત આવ્યા એટલે તમને ત્યાં જ ને ના મહારાજ ને ભૂલ નહી સુધારી લીધી હવે તો મહારાજ જ્યાં બ્રહ્માનંદ સ્વામી હોય ત્યાં મને લઈ જાઓ મારે અ નથી રેવું મહારાજ કે એમ હા મહારાજ હવે તો જ્યાં મુક્તાનંદ સ્વામી જ્યાં બ્રહ્માનંદ સ્વામી ગોપાલ એવા એકાંતિક સંતોષ સિવાય હેત કોની રાખ્યું છે આપ અંતરિયામી છો જાણો છો ભૂલ થઈ ગઈ મેં સુધારી લીધી બસ મહારાજ કે બરાબર છે હેતથી માથે હાથ મૂક્યો પોતાની સાથે લઈ ગયા અને અનંત કાળથી બિચારા ભક્ત પાછીયે પાછીયે તેલ નાખ્યો ને એવી બધી વાતો આમાં છે એ લોચો રાખવા જેવું નથી ઉપાસનામે સમજવા જેવું છે સાધુમાં હેત રાખવાની વાત છે પણ હેત કેમ અને ક્યાન કેમ રાખવું એ પણ વિવેક છે ત્યારે આ બધું કામ થાય છે અને આ બધું સમજવાનું ભાવ છે ભાઈ આપણને ઠીક પડે વ્યવહાર સારું લાગે ચા પાણી કરાવે નાસ્તા કરાવે ઉછી પૈસા આપે વ્યાજે પૈસા આપેલા કલ્યાણ ની જો હોય ઉરાશ તો વિવેક વિચાર આ બધું બહુ જરૂરી પડશે ભાઈ આપડે તો આ વાતો છે ને જેને ભગવાન સહજાનંદ સામે પહોંચવાની વાત છે એની માટે વાતો થાય છે બાકી કોઈને કડવી લાગે તો लगी हम एम तो बीजू शू है आप नहीं बीजो कहे हेत अन्य हो तेरे आ काम थे श्रवण सहवास सेवाने आ पांच वस्तु पूरी थाय तेरे सत्संग थो कह कर समर्पण हाँ हमें समर्पण न थोड़क सांभि लह मोटी बात है समर्पण તે એક જણાયે એ સાધુને પૂછ્યું નારાજ આ સમર્પણ કરો સમર્પણ કરો એવું બધે બહુ આવે છે તે સમર્પણ વિશે કઈક સમજાવવાનું એટલે પેલા સાધુ કે તમે પરણેલા છો તો કીકરા દીકરી છે તો કહ ભગવાનની મેર છે ધંધા પાણી છે તો બહુ સારું બરાબર છે ધંધા એ જાઓ છો નોકરીએ જાવ છો અરે દોડા દોડી કરવી પડે ને બઉ દોડાદોડી કરો ધંધા માટે સાંભળજો એક વાક્ય સાંભળજો ધંધા માટે દોડાદોડી કરો અરે દોડાદોડી ખાવાનું ભૂલી જાય પરિવાર માટે જ કરીએ એમ પૈસાનો ખર્ચ કરો એ તો જ્યાં જાય ત્યાં જેવો ખર્ચો ખર્ચો કરવો એ પડે ને એ કોના માટે કરો પરિવાર માટે કરે બીજા કોના માટે એમ કઈ બચાવો બચાવીએ ને બચાવવું પડે ને એમ એ કોના માટે કરો છોકરા માટે જ કરીએ કોના માટે કરીએ એમ બઉકરા માટે કરો તો તમારે ક્યારે એની સાથે અથડામણ ટક્કર કઈ મતભેદ ઝઘડો કલ થાય એ તો થાય ને ક્યારેક ગાળવી દે ઉપાડી લે એવું થાય હે તમારા મક્કલ છે જ નઈ એમય કહે કઈ ને એમ ક્યાં તો મારા બાપ ને એડો ન પડ્યો તમારે પૈણ આવી બાકી તમારા કઈ છે એમની યાર હેત તૂટી જાય હેત ના તૂટી છોકરા ક્યારે તમને વઢી લે છોકરા તો ક્યારેક વાહ જોડાય કરે તો તમે છોકરા પર અઢી ત્રણ ચાર ચાર પાંચ જમણવાર કરીએ એમ કરો અભાવ અભાવ ના આવે ઘરમાં જ કાઢી મૂકો મન થાય નારે ના એ કઈ ન થાય સાધુ કે આને સમર્પણ કેવાય આ રાત દિવસ તમે આ બધું કરો છો એ કોના માટે કરો છો તો કે પરિવાર માટે ચિંતા કરો છો રાતે ક્યારેક હું ઉડી જાય તો ઉડી જાય કોની કરો ચિંતા તો પરિવારની કમાવો છો દોડો છો ખાવો છો ભૂખ્યા તરશા રહી જાઓ છો રાત દિવસ જોતા નથી ઊંધું ઘાલી આ બધું કરો છો કોના માટે બૈરા માટે છોકરા માટે એ જ છે ને ગાળિયો ખાય છે સસરાની ગાડીઓ ખાય ફલાણાની ગાળીઓ ખાય ઘરધિણીની ગાયો ખાય બૈરાઓની ખાય બધાની ખાય જેની તેની કેટલાની છોકરા હરખા ન હોય તો પાડોશી પાડોશી ની ગાડીઓ ખાય બધું કેટલું કેટલા છોકરા હા ચાર છોકરા છે તો અવાર માં દાંતણ લઈ ને જામીન ગોતવા જવું પડે છે તોય ડોહો જામીન ગોતવા જાય છે અભાવ આવે હજી એમ છોડાવવું છે બોલ એનો ધણી જેલમાં ગયો વેલો કઈટ્યો એનો ક્યાંય ટાંટિયો ટકે છે ઓલો છૂટી ગયો એને ગમતું નથી તો એ ઘેરે જાય કે બીજે જાય આને સમર્પણ કેવાય તન ઘણું વાળ થઈ ગયા સાવ હવે તો ડૂકી ગયા એવા બેઠા છે આખી જિંદગી ઘસી નાખી એ કોના માટે આટલી કઈ સત્સંગ માટે નથી અમે કહી શકીએ આખી જિંદગી આની માટે ઘસી નાખી અમે કહી શકીએ મેં આ બધું જે કર્યું તો કોને માટે આ સમર્પણ છે એનો ફોન આવ્યો પછી વાત બઉ સરસ ગયું એની મેળેમ મેળેમ બોલતો અત્યારે યાદ આવી ગઈ એ ક્યાં સ્વામી તમારે આવું છે બેસવું છે મળવું છે પણ હવે સમય રહેતો નથી અને આ દોડા દોડી ને આ બધું એટલું બધું છે ધંધાઓનું બધું મેં કીધું તો કરવું જ પડે ને ખબર છે સ્વામી આમાં કઈ કામનું નથી આ કરીને બધું કરીએ બધું કરીએ છીએ કોના માટે બહેરા છોકરાઓ માટે છે બરાબર છે એ અમને ખબર છે કે છોકરા કોઈ સાચવાના નથી અને કદાચ સાચવે તો એના ઘરના એવા આવશે માથા ફરેલા કે એ ધક્કા અને કદાચ ધક્કા નહીં મારે ને તો એ આપણે ગુનો કર્યો હોય છે ને એમ ઘરમાં રહેવું પડશે જે આપશે ને જમવું પડશે જ્યાં કહેશે ને ત્યાં ડબડબ કર્યા વગર રહેવું પડશે કાંઈ હાલશે નહીં આપણું આવી જ થવાની છે છતાંય અમે રાત દિવસે એના માટે દોડીએ છીએ એના માટે ઘસાય છે એના માટે ખર્ચા કરીએ છીએ બસ આવું છે આમાં કઈ નથી એ ભગવાન ભગવાન ના સંતો સત્સંગ ગરીબ ગુરુ એના માટે જે કઈ વપરાયું ને એ જ કામ છે બાકી આમાં આ જન્મે જીવતા જન્મે આમાંથી કશું કામ નથી આવતું તો મર્યા પછી તો આમાં ક્યાંથી કામ આવે ખાતરી વાત છે આ છતાંય થાય કોના માટે હમ કઈક જો દાન ધર્મ માં દેવાનું હોય ને તો દહ વાર વિચાર કરે કોનો વિચાર આવે પેલા સાધુ કે આને સમર્પણ કહેવાય બસ આવું તન મન અને ધન એ જયારે ભગવાન અને સત્સંગને અર્થે સંતોને અર્થે જયારે આવું સમર્પણ થાય આવું જયારે થાય ત્યારે એને સમર્પણ કહેવાય હરિ ઓમ તત્સ શું વાત છે ભાઈ જે જે એકાંતિક થયા બધાને આવું છો समर्पण करें भगवान ने संत सतने अर्थे सत्संग हाँ अद्भुत समर्पण त्री प्रकार आम तो पांच हाथ प्रकार, प्रकार उत्तम मध्यम ने कनिष्ठ उत्तम प्रकार भगवान नोज विचार सतो नोज विचार सत्संग नो विचार विचार क्या आए नहीं सर्वस्व समर्पण आ कहवा उत्तम समर्पण गांधी बापुर तब क्यों आए देश माते, समाज राष्ट्रीय कम्युनिटी सत्संग गणाय करेलूज है समर्पण एना गुणांक में कोई फर्क न थेनेशन में फर्क हो सके ગાંધી બાપુનું સમર્પણ જોવો તા શું રાખ્યું પોતાની પાસે વિચાર આપણે કરીએ ને ધ્રુજી જવાયો શું એને કર્યું એમ એક ટાંચડીના ટપકા જેટલું આ મારું એમ નહીં બધું જ રાષ્ટ્રને પ્રજાને ભારતવાસીઓને સમર્પણ સર્વસ્વ સમર્પણ આફ્રિકા હતા એક પ્રસંગ કહીશું આમ તો એનું ખુલ્લી કિતાબ જેવું જીવન સૌ જાણો છો કે એનું શું પોતાના દીકરાઓ માટે પોતાની પત્ની માટે સંબંધીઓ માટે કશું રાખ્યું કઈ શું એમના દીકરાને વિલાયત ભણાવવા જવા માટે જે કઈ પૈસા કોઈ આપ્યા તો એ બીજા બીજા વિદ્યાર્થીને આપી દીધા પણ હરીન હરીન ના આપ્યા હરિભાઈ ના आजना हारा हारा लेखक टीका करे गांधी जी ए अविवेको गांधी जीए जो दीकरा जी <laughs> <laughs> जी ने आज राजकीय नेताओं गांधी आज बदचार हरि एक मीकरो आते करोड़ अत्य वस्तीस करोड़ जनता एन हूँ बाप छू मार हरि ने दवाए आने न दवाय दृष्टि में ना दीक आख भारत मार सर्वस्व समार्थ પણ આ આ મુદ્દો મોટા મોટા લેખકોને નથી મગજમાં સૂઝતો કે એમાં જ ગાંધીજીનું ગાંધી છે એને માટે આવેલી મૂડી બીજાને આપી દીધી જાઓ વિદેશમાં પણ કોણ કરે પોતાના છોકરાને મૂકીને સાર્વસ્વ સમર્પણ અને આફ્રિકા હતા આફ્રિકા તો બહુ હજી ભારત આવ્યા નહોતા એકવાર આવીને પાછા ગયા પછી જયારે આવ્યા ને ત્યાર પછી આ ગોખલેને મળ્યા અને પછી આ બધી આંદોલન અહીંયા ચાલ્યું પેલા ત્યાં ખુબ સેવા કરી ને હિન્દવાસીઓની યાદ છે ને સત્યના પ્રયોગોમાં આ છે વાંચવા જેવું ખરું હું તો બધાને ભલામણ કરું સાધુ સંતો ભક્તો પાર્ષદો આધ્યાત્મિક પુરુષો કે જે હોય ધર્મ પુરુષો કે વિદ્યાર્થીઓ કે મોટા કે વડેરાઓ બધા સ્ત્રીઓ કે પુરુષો બધા વિદ્યાર્થીઓ કે બાળકો નાના આ ગાંધીજી ના સત્ય પ્રયોગોની જે બુક છે એ અભ્યાસક્રમ આખી હોવી જોઈએ અને એમાંથી જ મૂલ્યો ઘડાય અરે એક લાખ પણ દસ જણા અડી જાય તો વાત ક્યાં છે પણ તમે ભણાવો જ નહીં તો શું ખબર પડે રેટ યા દિવસ રજા રાખે ચાલ રજા રાખ્યા શું જ્ઞાન થાય કે અમારો ગાંધી બાપુ કેવો હતો આ હું ગાંધીજીની વાતો કરું ને તો કોક અમારા સાધુઓ છે ને સત્સંગમાં अं नहीं सत्संग में गमे नही कथा गाँधी याद करो तो तमने याद करूब चरित्र हो तब याद करू मैं जड़े नही तो हूँ गांधी जी ने याद करू फोन दिए आप सर्वदेशी बातों को अपने सांप्रदायिक वालों बांधता ગુરુકુળ નો વાળો નથી બાંધતા આપણે તો સહજાનંદ સામેનો વાત ચલાવીએ છીએ કરો અને એને સિદ્ધાંતને સમજો તો વિદાય સમારંભ હતો અને શું ગાંધીજીને લોકો ભેટ આપી છે સોના ચાંદી હીરા ઓહો ઝવેરાતો રોકડ રકમો ચાંદીના સિક્કાઓ સોનાના સિક્કાઓ ઢો કર્યો ગાંધીજી આગળ એમાં એકાવન સુવર્ણની મોટી મોટી ગીનીઓ લગડીઓ એને ગૂંથી અને હાર બનાવેલો ઈ હાર સ્પેશિયલ કસ્તુર બા ને પહેરાવ માટે હાંધી બાપુ આમ બધું જોઈ રાખે વાણિયા ભાઈ નસ નસમાં સમર્પણ પેલા ઢગલા કરે અને એને જીવ મુંજાય હિયત કોઈ રોકી શકાય નહીં પણ ગાંધીજીને રૂવાડે રૂવાડે થાય કે હા આ શું કુ આ શું એ બધો ઢગલો લઈને ઉતારે તો પહોંચાડ્યો ગાંધીજી લખે છે હું આખી રાત ઓરડામાં ભૂત વેળગ્યુંટા મારું આનું શું કરું એને નક્કી તો કરી જ નાખ્યું હતું કે મારે કશું લઈ નથી જવું આ દેશમાં જ આપી દેવું છે અને જે પ્રજાની સેવા કરી છે પ્રજાને સેવા માટે જ મારે આપી દેવું છે ભેટ રૂપે બલે પુરસ્કાર છે હું સ્વીકારું જોઈ જોઈ વાત કરે છે મને ભેટ રૂપે આપ્યું છે પણ હું એનો સ્વીકાર કરું તો મારી આપણે શું કરીએ છીએ સેવા પછી આપણને મળે એની નાન શું કામ પાડવી જોઈએ અને ગાંધીજી એમ કે છે તો આમાં હું લઉં તો સેવા કેમ રહી તો વેપાર જ કિરો કેવાય મે નિસ્વાર્થ સેવા ક્યાંથી થઈ તો આખરે તમે બધો લાદો જ વાળી લીધો ને આ મારા નિયમથી સિદ્ધાંત હું મારી પાસે રાખી ના શું પણ મૂંઝવણ કસ્તુર છે મારે કેમ કઢાવવો આ બધું હું મૂકી દઉં એમાં બાળકો માટે પણ હતી ઘડિયાળો હતી ઘરેણા હતા હાથના ઘરેણા હતા ગળાના હાર હતા આ બધું હતું છોકરાઓને તો ચાલો હું સમજાવી દઈશ એને થોડી વાર લાગશે સમજી જશે પણ કસ્તુર બાને કેમ કેવું કે એકાવન ગીનિયો નો હાર છે એ તમે કાઢી નાખો અને આપી દઉં પછી સવાર પડ્યું એટલે છોકરાને બોલાવ્યા મણીભાઈ નરીભાઈ બધા હતા ને કે બાળકો આપણે છે ને આ બધું આપી દેવાનું છે આમાંથી કશું ના રાખીએ તમને જેમ બાપા જેમ તમને ઠીક પડે અમારે અમે ક્યાં કઈ વાપરવું છે અમારે ક્યાં પહેરવું છે બસ બસ समझाव जाओ गांधी छोरा आगे छोरापू क्या लगे तेने संग बगड़ी गो के यमनू तो बधु दी दे दबर पड़ी गई थी आ हार हू नहीं देवा मैं पहले गांधी जी आ હાર બા તમને પહેરાવ્યો છે એ વાત સાચી પણ મારી સેવાને લીધે તમને પહેરાવો છો એટલે એ હાર અધિકાર મારી સેવાને લીધે આ તમને હાર મેળો છે માટે મારો જ કેવાય ગાન કસ્તુરબાઈ કે રેવા દીજો તમે કરો એ સેવા અમે કરીએ કઈ સેવા નહીં તમે મારી પાસે જાજરું ધોડાવ્યા છે કેટલાયના લુગડા ધોવડાવ્યા છે ન ધોવાના ન કરવાના બધા મારી પાસે આ સાફ સુફીના નાના બધા ઘરમાં કામ કરાવ્યા છે અને મેં નીચી મુંડીએ તમે જેમ કેમ કર્યું એ મારી કોઈ સેવા નહીં ભાઉબાઈએ જીક લીધી તો આ શું કહેવાય હું તમારા અર્ધે વચને તમને ધક્કા મારો તોય હું આ બધું કરતી રહી છું ત્યારે ને અને તમે કહો છો તારી સેવાની ગાંધીજી કહું મૌન થઈ ગયું અને જવાબે શું દેવું પણ ગાંધીજી કે આપણી હાર આપી દેવો છે આપણે ના મને ખબર છે જો આમાંથી મારે છોકરાઓને કઈ નથી જોત મારે કઈ પહેરવું નથી પણ તમને ખબર નથી પરણાવીએ ત્યારે છોકરાની વહુ આવે ત્યારે ઘરેણું ચડાવવા નહીં જોઈએ અને મારી છોકરી અડવા કાન નાખી રખડશે મારે શું લોકમાં રહેવું તમારે તો કઈ નથી તમારે પેલી મૂળથી કઈ તમે રાખ્યું નથી કાંઈ પણ અમારે એટલે હું છોકરાની વહુ માટે પણ આ સુવર્ણ ગીનીઓનો હાર આપવાની નથી ગાંધીજી કે ઘરેણાની શોખીન હોય એવી દીકરી વવું ગોતવી છે આપણે કઈ ઘરેણાની શોખીન હોય એવી કોઈ વહુ ગોતવી નથી અને કદાચ એવી વવું આવે અને કઈ ઘરેણું ચડાવવું પડે તો હું ક્યાં નથી બેઠો કસ્તુરબાઈ કે ભાયા તમને મને સાવ એમ કરી નાખી છે કે હું ક્યાં નથી બેઠો ભાઈ આવું આમાંથી નથી દેવાની ગાંધીજી કે ભાઈ કરી પણ પછી ચેપ્ટર ગાંધીજી સંકેલી લીધું અને એમ કહ્યું છે कस्तूरबा सफल कस्तूरबा बढ़ूज आफ्रिका भक्त ने अपी गांधी जी पेहरेले कपड़े मूंबई पोची गया सर्वस्व समर्पण कशु जन आधी समर्पण એવું ઉત્તમ સમર્પણનું આ દ્રષ્ટાંત કહેવાય સર્વસ્વ અને એવું જયારે આપણે સત્સંગમાં સમજવા જઈએ ત્યારે ઉત્તમ સમર્પણનું દ્રષ્ટાંત એ દાદા ખાચર છે એ કથા આપણે જયારે કહેવા જઈએ અને હજી તો આમ હાર છે બધી એવી અને એ બધી વાતો લેવા જાય તો બહુ જ મોડું થઈ જાય પણ એ વાત આજે નહીં આવતા શુક્રવારે લઈશું જય સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજ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 आम करने की सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहशो